અઢાર કલાકે વાત કરો કોઈ કરો હું કહું છું બોલ ને હું શું કોઈ જોઈ નહીં કર્યું તમે શું જાણ છો ઘણા તમે જે બોલો છો એનું મને પોચતું જ નથી કારણ કે છે એટલે ચાર ચો રૂશન હોય તો એના પછી કોઈ માણસોલ્યુશન શું વાત પછી આગળ જશે હા પાછું અને પછી એ લખજો સમય મોટા સમય સમય મોટા છે સમય લગજો આવે છે આકાશ તત્વ સનાતન તત્વ હવે આ તત્વો શું થાય છે સમસરણ થયા નિરંતર પરિવર્તન થાય કોઈ પણ તત્વી નથી એમને નિરંતર પરિવર્તન થયા જ કરે છે એનું નામ સમસરણ એટલે સમસરણ એટલે સમસાય નિરંતર પરિવર્તન થયા છે પરિવર્તન થાય વ્યવસ્થાઓ ઉત્તમ થાય ચીજ નિવા તો અમારે એ તો અમારે વ્યવસ્થાઓ આત્મા અને ચેતન સમજી લો કાગજ વધી લે ચેતન પરમાણુ પરિવર્તન થતી વિગતો પરિવર્તન થતી વખત નજીક મારવાયેલો નાના વ્યક્તિ રૂણ ઉત્પન્ન થાય તંત્ર પૂછે કે સુલું ગુણ પણ આપવા લખશે સમજો નહી એવું બોલે સમય લખ્યો ને એવું લખશે ને આપડે વિચારીશું કે આખો આત્માના ગુણ ના જળના ગુણ હોય તો આપણે જળના ગુણ હોય તો ચેતન ના ગુણ હોય તો બહુ થાય નહીં ક્યાં સુધી ક્ષેત્રમાં આવે છે આ ગુણ પણ હા આપણું પ્રૂફ સમજી શકે એ નહીં મનુષ્ય દરિયા ને આપણે કહીએ કેમ ઉત્પન્ન કરું છું દરિયા છે હું ક્યાં ઉત્પન્ન કરું છું બધા નવી વરા ઉત્પન્ન થાય છે હું જો કરતો જ રા જોઈ હું જો વડા કરીને પૂછ્યું કેમ આ દરિયામાંથી વડા ઉત્પન્ન કરું છું હું જો રિસ્પોન્સીબલ હોઉં અને દરિયામાંથી વડા કાઢતો હોઉં તો પ્લેટો ઉપર નીકળવું જોઈએ હોય તો પ્લેટો પર થી હોવું નથી દરિયાનો ગુણ નથી સૂર્યનો ગુણ બે ભેગા થવાથી ગુણો નથી દરિયાનો ગુણ દરિયાનો પોતાનો કાયમ નો આ નથી કાયમ નો ગુણ નથી આ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 ક્રોધ અને માન નો થયો કે અમે આ ચૂકવા પાણી હું મારું થતું રે બધું જતું રહે લોકોને ખુડ સંજોગે આ અહીંયા લોકો હજી ડાયઘાત ખાતા આવતા નથી થયું શ્રોધ અને માન બેઠ માયા લો મને લીલા કરી ભગવાન તમે પ્રસન્ડ કરતા કરતા આયા ભરપૂર એટલે ન ન ન ન ઇતિ નો હોય છે એવી રીતે બહુ માથા ગુણ કર્યું જય શેખી બને એટલે બહુ માથા ગુણ કરે જય એવું શબ્દો કેવા છે ભાઈ ભૂપેન્દ્રભાઈ અને આત્મા સુષ્મતમ છે હોય નહી કે વેદના ઉપરી કહેવાય ચાર વેદના ઉપરી જ્ઞાની હિન્દુસ્તાન બે હજાર અને જ્ઞાની પણ નામ કે બુદ્ધિ ના હોય નમી ના હોય બુદ્ધિ થાય તો શું જરા મળે શું મળે લોકો માટે બરોબર છે લોકો માટે બરોબર જેને આતંકવા દે છે ગણતંત્ર થયું હોય આ જરૂર નથી દસ જીવ લોકોને તો ખાઈ પીને મોત કરવી છે અને બાબા નો છે તત્વો માંથી કોઈ નીકળી જ નથી નીકળી જ નથી શક્યું ને અત્યાર સુધી તો જેમ મોક્ષ કોઈનો થયો છે કે શંકર શ્રીશંકર મોક્ષ થયેલા શ્રીશંકર હાજીમાં બધે લાખ મા અમારી હાજરીમાં ઘણા માણસો માણસો દાદા આ બધા કે છે કે સ્વામિનારાયણ નું અક્ષરધામ આ જીસર પ્રાઇઝ નું હેવન અને આ પેલા રામ નું આપડે શું કે બધું એ બધું ખરું કે નહિ કેસ ઇન બોક્સ છે સ્વામિનારાયણ નું અક્ષર પુરુષોત્ત અક્ષરધામ પછી એ બધું ચોપડી ના એટલે બધા સમાજ સુધારક છે ઇન્ડિયા મોટા સમાજ સુધારક માં પોતે ભગવાન કર્યા એમનો પ્રશ્ન એવો છે એ તો ફક્ત એટલું જ કહેવા માટે છે કે આ તમે આ પ્રશ્ન હું કૃષ્ણ કરું છું પણ તમે કહો તમે શું સમજીન કરશો એટલે તમે પ્રગતિ ભાષા હું છું તો હું તમને જે સમજણ પર જોતા એવું કહેવા માટે બધું કહેવા નહીં માંગતો એ સ્ટેન્ડર્ડ છે બાર મંજૂર બે કિંદર ગટરમ જે તે કિંદર ગટર ચાલે તો આગર પછી ભાગસનગર વતને એટલે કિંદર ગટર સુગમ શું કેવું પછી કે અમે આ વરહાડો રહી છે અમે આ બધું જે વ્યક્તિથી સુગમમાં જ મધ્ય બડગી છે અમે જે આ બધું જે છે એનો પ્રશ્ન એ તેમ જે ક્યા દે રામ આ વૈષ્ણવ નું વૈકું પેલું અક્ષરધામ જમાડવા હોય તો આગળ થોડા પૈસા બાર આપવાના મેં એટલે મારે જવું પડે જવું પડે એટલે બીજા પૂછે દાદાજી અત્યમ શું કહે શું કરી મજા કરે એમ તો હું આ કરે નાશ થાય છે આ કહેર માંથી કરે અને જે અક્ષર ને તેને અંદર નહી પડી પાડી માં તું એટલે આ જે શરીરમાં જે આત્મા છે એજ અક્ષર આક્ષેર છે આ તારું જે છે એમ ઘર છે અને તું કે જ્ઞાની પુરુષ છે ઘર અક્ષર થી પર આ વાત બધી એને આપડે સંખાય પ્રમુખ સાવંતુ કઈ જગ્યાએ મને કંઠી બાંધવાનું કહેલું આ કંઠી બાંધવાનું કહેલું પણ મેં કહ્યું બંધન જોતા નથી મને ફ્રી રેવાતો મારે હું તો ભણેલો જ માણસ છું તાર સાધે ભણેલો માણસ કંઠી ના કાઢ્યું નહી જોયું ના ચોખું કઈ દઉં એ બાદ ના કહી મારે કંઠી ના હોય કંઠી તો ગાયો બેઠો લોકો પણ બાર મંદિર માં સારું છે કારણ કે છોકરાઓ કેવા ભણવા દે હું કઈ ભણવાનું મારી સુધી ભાઈ અમે ભણવા તિરો માત્ર અમે એ માસ્ટર ને હેલ્પ કર્યું હતું શું કરાય ઘડીમાં નીકળી જાય મારે ટોપ ક્લાસ જે છેલ્લો જેને સ્વતંત્ર થવું ઇન્ડિપેન્ડન્ટ થવું હોય ને મારી ઘડી શું એને સમજ ને પાંચ નો દેવલોકું એ બ્રહ્મલોક મારા ભ્રમલોક ના છે દેવલોક મહારાજ મહારાજ હતા શું મારા જે મારક મોક્ષ કોને કહેવાય આપડે મોક્ષ મોક્ષ એટલે ઇન્ડિપેન્ડન્ટ પણ ડિપેન્ડન્ટ પણ લાગે છે અત્યારે લાગે છે અને ભગવાન ઉપર વધુ કેમ કેર વર્ષે મહારાજ ને કે તલાદ તેર વર્ષે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 ભગવાન તો અમારે આસો જ નહિ ચાલુ ચાલો ભગવાન તમારું સ્વરૂપ છે ભગવાન નથી ભગવાન તો તમારું સ્વરૂપ છે ભગવાન નહીંના અમારી પાસે સમજી લે કાયમ સંભાળીને સત્યાવીસ ટેન્શન જોયેલું નથી કેટલા કલાક ટાઈમ કલાકાર તો નથી બટેક બટેક કર્યા દાદા આપણે જ આવું પડ્યું કેવા બે કહો જો આજ કશું કદમો નું શાક લાવશો હા તુર્યો અને બીજું કશું લાવજો ક્યાંથી ભગવાન થાય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 અમારી વાનગી માલકી વગેરે અને હું જ્ઞાતા બેસતા છું ત્યાદ રહેક શું વાગી રહ્યું છે અને શું શબ્દ બોલાવી રહ્યા છે એના પછી એને સિરિટર ચાલ્યા કરે આવી રીતે હવે એટલે આ શબ્દો આ પ્રત્યેક સરસંગ જરૂર દાદા આપડે આ વડોદરામાં આપડે સત્સંગ ચાલતો હતો જયારે મેજો જઈ રહ્યો હતો અનુભવ થયો હતો આપડે સત્સંગમાં થયો ને એની વાત કરું એમ છે જ્ઞાન દાદા ત્યાં વડોદરામાં લીધું આપડે શું છે આપડે જયારે પૂજામાં જ બધું થયું છે આપડે એકદમ આત્મા જે બે તરફ થી જુદો આમ એકદમ તેવું બહુ સારો અનુભવ થયેલો એમને આ બે માંથી જુદો પડી ગયો ભાઈએ ને જો બિલકુલ જુદો ત્યાં પડ્યો તો દાદા પડ્યો તો ને તારે પડ્યો તો ત્યારે પડે તો પણ ફરી વાતર ટાઈમ ટાઈમ મારી પાસે કાઢો અને પાંચ આજ્ઞા આપી છે આજ્ઞા રસન છે આ કઈ હિમાલયમાં પડી જવાનું નથી સંસારમાં રહો એનો નથી મને મારી આજ્ઞા પાડો અને મને મુક્ત મળવ સંપૂર્ણ મુક્ત રાખે એકદમ હાઈ ક્લાસ ચાલે કરે સર્વિસો કરનારા છે ને આ બધા સર્વિસો કરનારા યંગ અમેરિકામાં એટલા માણસો એવા છે કે મિનિટે મિનિટનું હાઈ લેવલ કામ પર છે મોટી જવાબદારી પહોચી પડશે પણ એક મિનિટ દાદા બોલાતા નથી લોકો પાછળ પડ્યા એ લોકો લોસ એન્જલસ માં ધંધો દહીયે છીએ દર્શક તો એ પાછા આપડે પાસે પછી પાંચ દાળ જવાનું ત્યાં કારણ તો સત્સંગ રોજ ચાલે થઈને સત્સંગ અને અઠવાડિયે તો બાર ગામ જઈને એક મોટું રાખેલું ડુંગર ઉપર ત્યાં જઈને ત્યાં ખાય પ્રશ્ન સુધી એટલે કે મતલબ શું થાય કે આપડે જે ત્રીજો મેટ હતું છે અનુભવ થાય નો જ્ઞાન વખતે આત્મા દેહ થી જુદો બ્રહ્મ સ્વરૂપ તેજોમય સ્વરૂપ અનંત સુદા એકદ્રમસુદો બળી ગયો એ શું હતું એમ પૂછે હજુ ફરી પાછા ચોટ્યું નથી પણ એ વસ્તુ આવ નહી તો નિરંતર સમાધિ રાખનારું આ વિજ્ઞાન સંસાર જવાન માં ભરતા ફરતા બધા તો અક્રમ વિજ્ઞાન છે કોઈની બુદ્ધિને પણ ગોંઠતું નથી આ વિજ્ઞાન હિન્દુસ્તાન ના બધા લોકોને કહી દીધું બુદ્ધિશાળી નથી લાભ મારી પાસે થઈને લઈ લેવું પડે કાલે પંદર ન્યુયોના છે એ તો પાછા ગયા પાછા ત્યાં પાછા ઉપરી જાય ત્યાંથી પાછા ત્યાં આવશે અમારી લોસ એન્જલ આવે એ પાછળ એક બે એક જુઓ તો કમ્પ્લીટ થઈ જાય પછી જાગૃતિ થાય નિરંતર જાગૃતિ વાળો લોકો સાધુ આચાર્યો નિરંતર ઉઘાડ્યું સાધુ આચાર્યો નહિ આ બધું આ પ્રજા પબ્લિક જૈનો બહેનો બધા ઉઘાડ્યું હું બેસેલો છું આ લોકનું જે છે એ તો તમે લઈ ને આવેલો તમારે કરવાનું છે પરલોક નું લોક એ ભાન નથી કે હું લઈને આવેલું છું એટલે પલલોક નું કરવાનું ક્યાં થયું આ લોક નો જ્યાં એટલે પેલો નું દરેલું છે તે ફરી દરે છે એટલે અચેલો ડુલાડી કરે મેં દળ્યું શું કે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 કોટ સ્ટાઇલ બધો પહેરો ખરા પડે પછી ચાર પગ ના હોવું જોઈએ એટલા મારા સિત્તેર વચ્ચે મારે ફરવું પડે છે ઘરના કપડા તૈયારી શું કે પચાસ એક માણસ છે ઇન્ડિયા સારું કે બઉ મોટા જબરદસ્ત મોટા અહી થાય છે આ બાબતમાં નથી ડોલે તમારી આંતરિક સ્થિતિ આત્માની સ્થિતિ હાઈ લેવલ એની ઊંધા ઊંધે રસ્તે દોઈ ને અને બધે લઈ જવું છું એમને મંદિરે કઈ જવું હોય તો લઈ જવ છું પણ બાવીસ હજાર હા જુદો લે જયા પછી છ મહિના એકલો જાય આવે આત્મા નું શું પડતું હોય ને એનું મને અરે હું એ તો શું પહોંચ્યું એક માણસ વિષયો નથી વિષયમાં સુખ કઈ રીતે કોઈ ક્વા આવે જ પ્રત્યક્ષ દેખાય છે આપણું સુખે પાછી દાવો મળ જે સુખ તો એવું સુખ બોધ કે સામો ક્લીયર ના મળે આપણે જલીબિયા દાવો નહીં મળેરીઓ ખાધી અને દાવો નહી મળે અને આ વિષય શું તો દાવો મળેલી પડે શું સમજતા હોય છે અને એમાં દુઃખ જ જેપ તો કોનું નામ કહેવાય કે કોણ ને ગમે આચરે ગમે નાકરે ગમે જીભને ગમે એને શું કહેવાય આંચરા દેખી ગમે રકડે તા બળબડ વાગે ત્યારે કોહન ને ગમે જીભ ને ગમે શું કહે નાક ને શું ગમે અને આ સડા ગમે આપણે પાસે હિંસ પાસે ઇન્દ્રિયો અને આ તો પાંચે ઇન્દ્રિયોને ચૂંટણી કરે તેથી અંધારું કરેલું એટલે ઇન્દ્રિય પુરુષો ને ભોગવાનો રસ્તો મને કઈ કહે વિવરણ પૂરું કરો કે ના બહુ કરીશ હું આ ઊંધ નહીં આવે તને ઘોડવા જેવું ખડું શું બોલ્યા તને વાંચે જોવા જેવું કોને હળવા જેવું હવે સમજાવ વિચાર પુરુષોની ગોળી છે તે લગ્ન કરવાની જરૂર છે બીજી બધું કરવાની જરૂર છે પણ એનું સમજવાની જરૂર કે એનું એની નોર્માલિટી શું છે તેની નોર્માલિટી શું છે એ ના સમજે એની નોર્માલિટી ઋષિ મુનિએ શું કહી કે ઋષિ કે છે મારે તો એવું કરે મારે ખાસ લગ્ન કરવાની ઈચ્છા નથી ઋષિ પત્ની જે તંધારો હોય કરતો સહાયક તમારી ઈચ્છા અવરોધ નહી કરું ત્યાર પછી ઋષિ ઋષિને સર્જ એક મને બાળક ને બે બી બે જણ આપ્યું પુત્ર પુત્રી રાતો એક મહાદાન બસ આટલું દાન ગુરતી પછી બે હા તું બધું કયું રીપોતું કયું રીપોતું ડબલ બેડ થઈ ગયા આપડા પુરુષે તો પુરુષ અત્રી પુરુષ જેવી થઈ જશે એટલે બધી અસરો બધું આવું થયું આપડે આજથી બધું હોય જવું પડશે આજથી જુદું સુવું પડશે બહાર કમે અમારું વન ફેમિલી એટલે વન ફેમિલી બોલો પછી કશું ના હોય લખો આ તો પાછા છે થોડી વાત તે મારી ડેટ માં કેમ સાડી મૂકી એટલે હું આ વન ફેબલિંગ ના બોલાય વન ફેબલિંગ કરે જીવવાનું આવડતું જીવ જીસો આવડતો એ આ આવી હોય આટલા બધા ડોલર મળે છે અરે તો ચોખ્ખો નહી કઈ તો ઘેરછેર કરવું હોય તો થાય નહીં એટલા બધા તમને પૂછાય તમે ભેચેર આપી શકે નહીં એટલા બધા તમે પુરુષ લોકો અને ઈન્ડિયા ના ખાવું હોય પર મનુષ્ય પણ ખોઈ નથી ઘી ખાવાનું છે અને આખો તો આખો ઘરમાં કસરાત કર્યા એટલે ઘરમાં તો કશું કરવાનું વડવાનધાનય તો કોણ જોડે બીજા કોઈ બહાર વળી નાય આપડે છે તે શેવાનું શું કર્યું આપડે આ શાંત રેવી આપડે સર્ચ કરી દેવું કન્ડિશનર હા ચેમ્પુ મોડો ડીએલ પી ગયેલો હોય ના ફરતો હોય ક્યાંથી આવડ્યું પછી બારી પાસે પચાસ પોણા છોકરા આવ્યા બ્રહ્મચારીઓ રે અને તે કોલે એન્જિનિયર થયેલા બધા સર્વિસ છોડીને બી એન્જિનિયર મેડો કોકરી છોકરીઓ શીખાય ખરું કરું કેટલી બધી છોકરીઓ આ બધા છોકરા હું આ કું વાળા ફર્યા કરો કું તારે આવે કેવી મને કંઈક ન લીધું તો હોય ને હમણાં આવે તો હું ના જોવા પણ તમારો આગ્રહ થાય અમારે નહીં પણ ફાધર બધા નું સુખ અમે જોયું એટલે અમે જાણ્યું અમારું સુખ નથી હું બધો અનુભવ થઈ ગયો એટલે ફાધર બધા કકડાક મળતો હોય કે આ મારા ઉપર બધું કરે ખરાબ થયો મોટો થઈ સાહેબ મારી પપ્પાને નાનો બાબુ છું બે બાજુ મનમાં ગરીબ મંદિર ખરાબ છે મોટો દેખાય મારી સમજાય સાહેબ જીવન કેમ છે આ માણસ પણ જેમ કે મને તેર વસ્તુ નથી ગમતું ઉપર ભગવાન માથે ઉપર ગયો મને કટકાવ ઉપર ઉપર છે બાર ઉપરી ઉપરી કેમ હાય છે ઉપરી છે જ હા તો આ તો કોઈ છે નહી બાપુ વગર કોઈ ઉપરી ક્યાં પડે હાડ હશે વગર નથી મેળા નથી દેવા આપડે કોઈ પ્રત્યક્ષ ઉપકાર કર્યો ને ફર અને પ્રત્યક્ષ તો મેં તમને દેખાડ્યો હાથમાં ચીંત પણ થવું છે આ મારા સતરા એના સતરા તો અધાર ભેગા થયા મને લઈને હું એટલે થોડી ડાયવર્સિટી હવે હું શું સસરો હા હવે નોન સેન્સ અને આ ભાવ હિન્દુસ્તાનના ભાવ હવે જરૂરિયાત એ જ હું ક્યાં સ્વીકારવાનું એના કરતા હા મારે જો ચૂતું થવું હોય તો બાવવાનું આપી દેવાનું બધું ક જે માંગતો હોય તેને સારવાર તૈયાર છું પણ આ છે ને એટલે હું બોલાવું નથી આવતા પછી મારે હું ક્યાં સુધી મારી ઘરથી આવતા આવતા હું મારો નિયમ છે આ જગતનું કલ્યાણ થવું જ જોઈએ અને મારી પાસે બધું થયે ઇન્ડિયામાં હરેક કાર્ય છે આખા જગતનું કાર્ય થવું જોઈએ સારો અને પછી મોજ કરીને તું નહીં કરતો કૂતરું કરે છે પેલા હીરે અમેરિકાની ગાડીમાં કુતરો બાર બેઠડો આ કહો તો શું કહ્યું નહી બૈરી અક્કલ ખોડે એટલે અમારા અક્કલ માં ખોડો અકલ વધી ગયા અક્કલ આ તો બધો નકલો છે નકલો અક્કલ કોઈ નવી શોશ કોઈ આ તો ભાઈ નકલ કરેલું છે શું કર્યું નકલો નકલો વિષય ને તું મારી પાસે એકલો હોય તો રામજી જોઈ આપણે ત્યાં વિષય પુસ્તક મેં લખ્યો એને સિલ દર્શક લખીશું લાભ ખરું ને અને આચાર્ય પણ નું બ્રહ્મચર્ય નું પુસ્તક લખેલું બે ભાગીત બ્રહ્મચર્યભાઈ ને એ પુસ્તકનું નાની પુસ્તક બનાવી દી મોટા તું વાંચી શક્યા નહી બધા લોકો સાધુ સંગઠન આપી નાની બનાવી નાની વાંચીને આપણે તો લગભગ પચાસ પોણા એને ત્રીજી પાટી પારથી ચાઇ ચાઇ એટલે બધા આવ્યા દેવજને અમારા ધનશે કે નાની પુસ્તક માં જોતા હૈયા બધુ ચાલ્યા છે કે પેઢી રીને રીત ચાલુ છે એવી જ ચાલે હા અંધારનું યુક હતું ને ત્યાં આવું ચાલે છે કેવી રીતે ત્યાં મક્કા મક્કા આગળ દસ જતા હોય અંદર તો બહાર લાઈન બાજુ હોય બહાર મુસલમાનોની ટીવ બાજે ને તે પાસેક હજાર માણસ ઊભો હોય બહાર લાઈનમાં કોઈક મુસલમાન ભગાવું આવે તો આમ કરીને ઓગાઉ ખાવા ગયો અરે અલ્લાકી કુડી એ જાણે આગે અપે પેલો પેલા અલગ કુડી આગળ જાણે દો અલ્લાકી કુડી આગે જાણે દોડી બધા બોંફા મારા મારા સાધું નહીપારતા આપણા લોકો એવા છે મારે છોકરા ને ઘેર છોકરાનો જન્મ ક્યારે જશે એટલે તારો છોકરો હું હશે ને આ પાંચ છોકરા ને છોકરો છે એમનો સમશે લાલ શું લોકો ત્રણ લોકો બાદ બરાબર એવું જ છે કેટલાક બાળાઓ સારું કામ કરે છે એ આવકાર કરે છે શું કયું ત્યાં દારૂ છોડાવે તા દીડીઓ છોડાવે પ્રસંગ છોડાવડા હોય રસ્તો છડાવે સારું કહેવાય કલ્પિંગ શું કયું એટલા પ્રમુખ સામે સારો સારું કેવાય એનો ધર્મ ને છે ધર્મ તો ધર્મ એટલે કેવું સ્વતંત્ર બનાવે નો સ્વતંત્ર નહી બનાવતું કઈ સ્વતંત્ર બનાવે છે બનાવે એવું છે ને આ તો આ એક છેલ્લામાં છેલ્લો રહી ગયેલું રેજ ત્યાં રેજ હતા દીકરી છે બી ભાઈ લેજે આ છેલ્લે હવે તો એસી હજાર વરસ ધર્મ હજાર અહીં જો તું તું આમાં લાગુ રહીશ છુટી ગઈ શું કહ્યું અમારું કયું તો કદી રાજ ને તું દોરવાઈ ના જાય દાદા કેટલો વખત યાદ આવે છે ઘણી વાર આવે છે હા પણ ઘણી વાર લોકોને તો બીજું બધું દાદા ને અને એ કાગળો તું વાંચું ને તો તારું મન અજાય છે કે પચ્ચી પચ્ચીઓના છોકરાઓ કેવા સુંદર કાગળ છે છે સંયમ રે નિરંતર સાધુઓ કારણ કે તમે દાર બોડો ટેડકાવો તો તમારા માટે ખરાબ રીતે અહીંયા બી પુરુષ કિરાય શું કહ્યું હા તો બે કાટ માં જોતો સરસ સરસ કેરીઓ રત્નાગીરી અહીંયા લાયા હોય અને રસ કાઢ્યો હોય ખાતી ખાતી ટેબલ ઉપર ત્યાં કઢી કાઢી બોલી આ કડું કાઢું કરી હું બધા બાજુ જમવા દે ને પણ એ ભૂકીને ઉભો શું કરે તો કઢી ખાઈ ના બોલે તારે નહીં કડી ખાય છે ખબર નહિ પડે આ તો અહંકાર કરે તમારો હું નથી ન બગાડીએ બધું બધું ડબડા મસાબડા ભોગવ ને આ લોકો કહે ચઢી રહ્યા પછી જંગલી ચઢી દેવું એ ભાઈ હશે તો તારી પર ચડી દેશે સ્ત્રી તું સ્ત્રી ચડી ગયા ધારા પુરુષ પણ તું સ્ત્રી જેવો થઈ ગયો એટલે પછી થાય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 And that's okay.